વાત સમજવી પડશે સાચી વાત સમજવી પડે ચાર વેદ બોલે છે શાંતિ થતી નથી તાર વેદ કેમ વેદ શું કે ચાર વાસી રહ્યા હું જેમ આત્મા આત્મા ના કર્યો ત્યારે આ શબ્દ માં આત્મા હોય નઈ શબ્દ ફૂલ હોય શું હોય અને ફૂલ માં સૂક્ષ્મ સમજે આત્મા એ શબ્દ માં કે જ હોય એનું વર્ણન શબ્દ થી ના થાય એનું વક્તવ્ય પણ ના થાય એ તરીકે છે કારણ કે સુક્ષ્મ તો વસ્તુ છે આ ગપા નથી આવે છે દર્શન કરવાના મળે નહિ એક દર્શન કરવાના મળે ને તો ધનભાઈ પોતાની જાત બીજી બધી વસ્તુ મળે પણ જ્ઞાનીકુર ના ભલે ના હોય ના હોય વાણી ના માલિક ના હોય એવી માલકી કરો દેહ માળખી ભરી મારી દો ખરા અગિયાર મુ છે શું થાય હોય છે કે નરે મારે બુધિ નું કામ છું નફો ખોટ કરે જોડે કેવા નફો સમજો ખોટું નફો ખોટો કરે આ નથી